ભાવ બજવે છે ઉપાદન ઉપર ભાવ બજવે છે કે ભાઈ કોઈ ને આગળ કરવાની જરૂર શું છે ઉપાદન પક્ષ ખેતી કરે છે ઉપાદન ઉપર જેનો પક્ષ ખેતે રાગ કેવાય શું કેવાય રાગ કેવાય રાના પક્ષ માં પડો ને એનો રાગ બેસે નિમિત્ત ઉપર દ્વેષ છે એમને અને ઉપાદાન ઉપર રાગ છે હવે એમ જઈએ કે જેમિત રાગ હોય તો ઉપાદાન ઉપર દ્વેષ થાય કે નિમિત્ત ઉપર રાગ હોય તો માટે ઉપાદાન નિમિત્ત નિમિત્ત ઉપકારી છે જો નિમિત્ત ઉપકારી ના હોય તો કોઈ ઉપકાર માને નઈ ગુરુ નો શિષ્ય જ્ઞાની નો કોઈ ઉપકાર માને એટલે એમનું કલ્યાણ થાય તારું સાંભળે નઈ એટલે નિમિત્ત ઉપકારી છે શું કોણ ઉપકારી છે નિમિત્ત નથી એ વાત બધી ખોટી કે છે આ એકાંતિક વાત છે અને અનેક ભગવાન ના શબ્દ માં આપડે તો નિમિત્ત ઉપાધાન બંને અમે પોતે તમને કે ભાઈ અમે તો નિમિત્ત છીએ શું પણ તમે નિમિત માનો ભક્તિ એને ઉપકારી ભાવ ને ભક્તિ કઈ છે શું થાય નિમિત્ત માનીયે તો એમને ઉપકારી ભાવ આપડે ઓછો થઈ જાય ને એમને કરતા તમારી લીધે જ મને પ્રાપ્ત થાય તો ભાવ એવો વધારે થાય ને ઉપકાર માને છે તપેલી ઉતાર જ કરી પણ તપેલી સ્વાનસી નો ઉપકાર માને છે કારણ કે નિમિત્ત છે આ નિમિત્ત એવા છે કે મુખ્ય લઈ જનારા નિમિત્ત છે કેવા છે મહાન મહાન ઉપકાર મા અર્પણ કરવાનું કહ્યું છે કેવું નહીં જાય પછી આપડે તો શું લેવા દે તે જ્ઞાની એકલા અધિકાર બીજા કોઈ અધિકાર નથી એક શબ્દ જોખમદારી એ કે કે ક્રિયાવાચક શક્તિ સ્વતંત્ર છે એ બધાને બધાને ચલાવે છે એ બધાને ચલાવે છે હા સ્વતંત્ર છે અને એ બધાને ચલાવે છે શું ચલાવે એક આગે ક્રિયાક રીયાં જાય છે જી અહીંયા કે અહીંયા જાય એ બધું છે તો એ શક્તિ ચલાવે છે કે પોતાની શક્તિ કે જાય કે નથી છે જાય એમાં પછી બીજો તત્વ દેગો થાય થાય ને પ્રતિવા અનુગત ગતિ થાય કે ધર્મ કે એ મને નથી ખાતું પ્રશ્ન છે એકનું એક જ છે બીજું શક્તિ એની છે ને ચાર માણસો નિયમિત છે દેખાય છે જુદું છે એવું નથી આ બધું આ બધું વિકલ્પો છે વાત વ્યવસ્થિત આપડે તમે સમજણ પડી છે ને એ વ્યવસ્થિત છે આ જગત બાકી આ બધું કરવે નથી આ ત્યારે મારા વિચારો કે જતા રે છે ગમે ત્યાં એકાગ્રતા નથી રેતી શું કરવું મારે થાય ને એકાગ્રતા થયા જ કરે ને યાદ નથી રેતું સવન હોય એ બધું મોડે કરો તો થાય નઈ એમ જેવું શું થાય છે આત્મા થઈ જાય તો આત્મા તો કરતા નથી થઈ કેવી લે જાય આત્મા કેવી થાય એવું થઈ જાય આત્મા તો કરતા તો નથી કરતા કેવી તો એ કલ્પે છે મે ચડ્યો હોય ને તારે કેવું કે ભાઈ આ રમણી કલા તાવ ચડ્યો છે એવું કેવું શું કેવું મને તાવ ચડ્યો કે મને તો બોલાય નઈ પર્યાય ને જોવાની જરૂર જ નથી મૂળ દ્રવ્ય પર્યાય ને અસર નહીં થતી કચાણી થતી નથી પણ આ કલ્પ એવો થઈ જાય છે શું થઈ જાય ભ્રામક માન્યતાઓ ખરી ખરી રીતે થતો ખરે ખરી બિલકુલ થતો જ નથી કજુ થઈ ભ્રામક માન્યતા રોંગ બિલીપ છે અને તેઓ થઈ જાય છે એ થઈ જાય ને એક મનમાં એમ કલ્પે કે થઈ ગયો બધું નાદાર થઇ જાય શરીર માં બધું નાદાર થઈ જાય પ્રતિષ્ઠિત આત્મા એમ થાય ને હતિષ્ઠિત આત્મા ને એમ થાય ને સમજાવવા માટે કર્યું છે આ શું છેલ્પે એવો થઈ જાય શું થઈ જાય જેવો કલ્પે એવો થઈ જાય માટે વ્યવહાર વ્યવહાર આપણા ઉપર પડે ને એટલા માટે કેવું પડે રમણીકુલાલ તાવ આવ્યો છે રમણીકુલાલ ગુસ્સો થઈ ગયો છે શું ગુસ્સો થઈ ગયો બધું જય રમણીકલાલ નું જેવું જેવ કરે જેવો વિચાર કરે તેવો થઇ જાય જેવ બોલે તેવો થઇ જાય જેવું વર્તન કરે તેવો થઇ જાય જેવું કલ્પે એવો થઇ જાય એ જ મુખ્ય આત્મા નથી એવું પણ નાશ થઈ જાય મૂળ વસ્તુ થાય મારે જાણવું દાદા મૂળ વસ્તુમાં ફેરફાર ફેરફાર થાય તો એનો નાશ થાય કોઈ મૂળ વસ્તુમાં કોઈ વસ્તુ ફેરફાર નહી થતો મૂળ વસ્તુ તરીકે વસ્તુમાં કોઈ ફેરફાર નહીં થતો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 એ તો આરંપરિક મટેજ નઈ ને ક્યારે છેલ્લી દશામાં આવે તો આરંપરિક સમજી ઉતરવાનું થયું થોડી વાર વાર બોલાતા નથી દાદા એક શણવાર બોલાતા નથી કેતો એક શણવાર પછી વધારે જાણવાનું શું રહ્યું પછી જાણવાનું શું રહ્યું છે એનું સ્વરૂપ શું એમ ચિત્ત એટલે જ્ઞાન દર્શન બે કદી પોતાના સ્વરૂપ ભણી ના બીજી બાજુ જોયે એટલે શુદ્ધ થઈ જાય બીજી બાજુ અન્ય દ્રષ્ટિ થઈ કે શું કેવાય પોતાના સ્વભાવ તરફ જુએ કે લોકો એનાથી બહુ દુઃખ પડે છે સાતાના આશાતા વેદ ને બે જોડે જોડે ચાલ્યા કરે ઘણા ફર આશાતા વધારે હોય ઘણા ફર સાતા વધારે હોય એમ ચાલ્યા જ કરે છેવટે કર્યું આ દુષણકાળા દરેક જ છે કોક કોક વખત પણ એના બે વધારે સાતા ઓછી જ્ઞાન દર્શન આવડું થયું ઊંધું દેખાયું એમના અશુદ્ધ ઊંધુ એટલે આપણા પોતાના સ્વરૂપ થી આ બીજું બધું જોયું બધું એ જ્ઞાની પુરુષ ના જ્ઞાન આપવાથી શુદ્ધિ બધી તૈયાર થાય કેવી રીતે આવે તો કેમ પણ એ તો નિદ્રા છે એ નિદ્રા ભાઈ થઈ જાય તમે સંવાર જ રે આ જ્ઞાન જ એવું છે સવાર જ રાખે પણ તમે મુજબ નહી તો કસાયણ નો આનંદ જે થાય છે તે ચિતમાં થાય મનમાં ભોગવે છે ખાલી માને બગડતું નથી અહંકાર નહીં બધી એનો અર્થ એ થયો ને કે જે આપણે શુદ્ધાર્થમાં તાર ખબર પડે કે અહંકાર બધું ભોગવે છે એને ભાવના કરી હતી કે આ જો પ્રાપ્ત થયું એટલે આમ થઈ ગયો અહંકાર ની ભાવના આવડું જોઈએ છે તે પ્રાપ્ત થયું એટલે આનંદ માં આવી ગયો આનંદમાં લાગે પછી કે આત્માન બધું હંકાર છે બીજું સુખ અહીંથી જ આવે છે ને આત્મા માંથી નથી આવતો જે ભોગવે એ આ સ્પર્શ વિષય ભોગવે અહંકાર ભોગવે છે બીજું કોઈ જો તમે આત્મા રહો છો તો બધા કર્મી છે અને ખસી જતું નથી પરતું નથી પણ સ્વપદ એના મનમાં એમ થાય છે કે આ એટલે બહુ એ થાય તો આપણે કેવું વેતન દેવું બહુ ભૂલો કરીએ છીએ ભારે કરી છે આપડે કહીએ ધ્યાના અર્થે શું ફેરાય એ આપડે બોલીએ નઈ એ જ છૂટાપણું દર્શાવવા અને તમારી જવાબદારી તમે કઈ સત્સંગ કરતા નથી આવવાના છે હવે સ્પીડ લાગે છે કે વ્યવહાર ના ઢગલા આવવાનું સ્પીડ લાગી સ્પીડ જલ્દી જમાડા કથિંગ બોલવાનો બારે વાળે બેય ગરી થકેવાળા છે આલામાંસા જોડાવતા નાખી બજ જોડાય તો થતી ગઈ લઈ જાય એને એવું બધું બજ જોડાયા મા હવે તો ટ્રેન જોડાઈ વાય ગણ મોસમાં રહેવું લાગે હજી તમકોલી યાત્રા કરાય છે પેલા કઈ કઈ ની દો દો ના કરવી ની આ લોલાવાળા કે દા જોઈ હજી લોકો બધા આંબા રહે છે કે તીના બે દા મોકણ મોકપણ ઘટાડવા લાગી બે દા બકેરન બકેરન માલ બધો મજબૂત ભરેલો પણ આપડા આક્રમ વિજ્ઞાન માં આ ઉપાધિ ખાતા પડી જાય પડી જાય ના પડી જાય એ જાગૃતિ છે ઉપાધિ ભરે ઉપાધિ હોય છે તો જાગૃતિ કેળવાતી જાય જાગૃતિ કેવા માટેનો માર્ગ છે તારી વાત નહીં ત્યાં રક્ષણ તારે કરવા શીખાય પછી આપડે ભૂલ કેવાની ભૂલ જ કેવાય ભૂલ પછી એને ખબર પડી જાય ભૂલ થઈ ગઈ પછી ખબર પડે એટલી જાગૃતિ પુરુષ જ્યાં સુધી તમે ત્યાં સુધી પ્રકૃતિ હતી પ્રકૃતિ તમને જેમ નચ તેમ ના આવતા હવે તમે પુરુષ થયા પ્રકૃતિ જુદી થઈ ગઈ પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય પુરુષાર્થ પુરુષ માં એ જાગૃત તો છે પુરુષ માં ફક્ત બીજું શું આપણે નક્કી કરવું જોઈએ હીરતા પૂર્વક બધી વાતચીત કરવી જોઈએ દાદા આનો અર્થ એમ થયો ને કે ખોટું કે સાચું એનો આગ્રહ નહીં રાખવું ખોટું કે સાચું એનો આગ્રહ નહીં રાખવું ખોટું સાચું તો તને છે એ તો આગ્રહ નહીં પણ આપણે કોઈ દાડો ચાકેલું નહીં અને તમને કે તમે ચોરી કરી એમ તો અવળ થાય ત્યાં આગળ શું ઇમોશનલ થઈ જાય પણ એ વખતે ને રસિકલા ને એમ લાગે કે હું સાચો છું તો આગ્રહ ના રાખવાનો અર્થ એ થયો એમ કહું આગ્રહ ખોટા કે સાચા નો આગ્ર રાખવાનો એટલે ઇમોશનલ થાય સાંભળેલું નહીં દાડો પ્રેક્ટિસ નહીં થઈ એટલે આપડે કેવું પડે કે ચોર જ છો કોઈ ચોરી કહેવાય ગભરાશો ને એવું પહેલેથી આપણે કહી રાખવું પડે હા કોઈ કે કરાવી રાખેલો સારું મુશ્કેલી આવે તીકડે રિહર્સલ કરેલું ફળ આપે નહી આ તો જ્ઞાન બધા ઘણા ખરા સમાધિ કેટલાય માણસો ને સમાધિ આપેરલ સમાધિ માં જાય તમારે કોઈ ડખો થતો નથી ત્યાં તમે જાગો છો તમે જાગો છો ત્યાં જગત ઊંઘી રહ્યું છે શું કહ્યું એવું મોટું જ્ઞાન તમારી પાસે જ્યાં તમે જાગો છો તો જગત ઊંઘી રહ્યું છે જગત ઊંઘે છે ત્યાં તમે જાગો છો ફક્ત એક જ્ઞાની કે પૂછે તારે જવાબ દેતો આવડે નહી કારણ કે તમને જ ના ફાવે એટલે પોતાની જાતનું કલ્યાણ નારા જ્ઞાની જ્ઞાની પણ તો કરું છું કે જગત જ્યાં ઊંઘે છે ત્યાં તમે જાગો છો આત્માની બાબત જગત પણ છે નિરંતર તમે એ બાબત માં જાગ્યા કરો છો જય સચિદ સારી જગ્યા રાઘદેશ નથી થતા શું કહ્યું રાઘદેશ કોઈ ને થતા નથી રાગદેશ બહુ મોટા મોટા રાગ હું ઇત્યંત છું એ મોટા મોટો રાગ કહેવાય અને આત્મા ગુરુ સવાનો બે ના પડે બે ના સભા જુદા